ના લાગે આ બધું કોઈ જ બીજું બેન બે ત્યારે ભાઈ જોઈ વાત કરવાની ગમે છે કારણ હું તો ઓલ્ડ મેન છું શું છું કારણ કે કવિ એ જવું છે કે છે જેનો વિનય મનોહર હોય મન હરણ કરે એવું કવિ લખ્યું સાચું લખ્યું છે મન હરણ કરેલી વાળી છે હા એવું જોઈએ મનુ હર કરે વાણી કેવાય અરે તીચારું શું રા પાણી કેવાય શું રાણી નહી પણ રાણી થઈ ગયેલી કરો છે એમ પછી પૂછતું આવે તને કેવું લાગે દુખ લાગે નહી તારે દુઃખ થાય માટે ભૂલ તારી છે તારી ભૂલ ને લઈને લોકો શું કે જે જ્ઞાન છે ભ્રાંતિ વાળું છે એ અમે એટલું સમજતા કે આ બધું ભ્રાંતિ વાળું પલટો મારો ત્યારે બધું સાચું જ્ઞાન છે એટલું સમજાય તો સારું નઈ પલટો મારો મેં બધા લોકોને કહ્યું જ્ઞાન મને કહે છે તો ખબર પડત કે આ અજ્ઞાન પીરફ હોમે કિન્નારે જ્ઞાન એ ખબર પડત પણ આ તો અજ્ઞાને પૂરું ના કર્યું અરુણ ભાઈ અજ્ઞાન પૂરું કર્યું હોત તો ખબર પડે અનંતીક એને જાણવો છે વધારે બધા જ વર્ષ સુખ માની બધા જ વર્ષ સુખ માની એમ એ તો માનેલું સુખ એટલું સુખ તો દેખાવું જોઈએ નહીં એટલા સુખ તો બધું માનેલું છું પૈસા હોય સુખ તે વગડાતું હોય તો પૈસા વાળા ઘણા છે બિચારા એટલા પૈસા એ પણ આપઘાત કરતા શું જો સારા સ્ટોર માં પેલા આ જનરલ સ્ટોર થાય છે ને તેની બી બધી વસ્તુ આપડે જોઈએ બસ ડોલર પે લઈને બેઠો ને પછી લાલતી વખતે કકડાશ્કેલું લીધું કર્યા નું ગાય ગાય કરું ને પછી આબુ વાળે ધણી એવું કે શું કરું છે તો ચૂકના ભાઈ શું કરો આખો દડખો બેસી રહે લે ભારતી ભારતી